ભોગવી લે રત્પાસ છે એ ખાલી તપાસ કરે મળે ના મળે વ્યવસ્થિત કરીને બીના જૈન ના સાધુ નો જૈન ના સાધુ છે આ ક્રમ નો ઉદય આવ્યો એમ કરતા કરતા હવા મુઠા ટૂટવાઈ જાય અહંકાર માં મરી જાય ધારો ના માર મારું હા હમકુ કઈ સિતારે કઈ સિતારે હમકુ કઈ સિતારે થોડી વાર પછી આ ને. ને. ટૂટી શરીર ગયી સાધુ હોકાર અગ્રસર હો અગર જૈન સાધુ હૈ સત્યમે તો શરદી કો મન થી ચિંતિત નહીં કરેગા જીન હો આપણે ધ્યાન માંગ્ન હોય ગો બે ટાઈમ ખાધું એટલે બગાવા ખાય ઉદરસ ખાય ખાવા જેવી ત્યારે ચીક ખાય ભાવ જેટલો ઠંડી વધારે શાદી થઇ જાય છે તો નહિ તો શરદી તો આત્માને થાય રાખ્યો ભણવા મોકલે બાપે હીરાબાઈ રાખે ડાક્ટર થયો પછી મને બોલાવડાયો હતો હું એમ થયો દાદા તમારું ડાક્ટર ચાલવા માટે જાય છે મેં ડાક્ટર ને કહ્યું ડાક્ટર એને તો દર્શન કર્યા હોત તમારે તો નોકરી જ ના કરોકર દર્શન કરતો મુસલમાન પણ કરાવે અને આપડા હિન્દુ એ ડેવલપ કરે આ કઈ કુદરત નહીં થઈ યાર ભીખ માગનાર કોઈ ભગવાન કરે મેં જોયું પ્રેરણા છે કોઈ તો છે આપ્યું દર્શન કરવા ને તો દાદા ને તો ઘોવા નીકળી જાય પાંચ વાગ્યા બધી સમજી ગયું પાંચ ગયો વિધિ કરી હતી નવલબ નામની વિધિ કરી હતી અને આ જે પામે ને તેને સારી થાય એ વિધિ દર્શન કરવા તો આગળ મળે ચાર પાર આવે અહીં દિરથી મોટો માણસ મોટો એટલે વધુ સમજણ માણસ ઓછી સમજણ ટીકા કરે તો મોટો કોણ કોણ મોટો ટીકા ના હોય આપડે જો એક બચા બાળક છે પાસે અક્ષર અક્ષર જ્ઞાન બદ હે બધા હેસે બડાક્ષર જ્ઞાન હેક્ષર અક્ષરથી અનક્ષર જ અક્ષર બ અનક્ષર તો અક્ષર નહી અનક્ષર તો अपने आकरमेंट आपा में शूम्म ત્યાર પત્ત પડે બરું બાપુ ચાકી ને ગયા બોલે વાતચીત થઈ જાય અમારા ઘર ની કેટલી જગા એક દો રૂમ માં પુરુત્તમ પુરુષ છે આનાથી કોઈ ના નતો એક જગત નો આનાથી કોઈ મોટો નથી રશિયામાં થયું એવું ના થાય પાસે રશિયા માં પેલા ગયા પછી પેલા ગયા પછી શું થયું સુધારાવા દા નીકળ્યા આપડું છે અવિરોધાભાસ હોવું જોઈએ ક્યારે એક અક્ષર પૂછેલું વિરોધાભાસ નહી લાગેલો લાગેલો કઈ જગ્યા તો નાખ કેવો પ્રશ્ન પૂછનાર હતો નઈ હતો પ્રાપ્ત થ <coughs> <coughs> કેટલા વિચારો ઘણા પહેલા ના માણસ ની ક્યાં હતું આદિવાસી કેવા જતા ડોરી વાળ ના બધા હોશિયાર છે ભગવાન વૃષભદેવ ના બધા શિષ્યો કેવા હતા અરે મંદિર છે દાદા ગરીબ કોજ હોત મંદિર સે જાતા તો ગરીબ ગરીબ કો જ જરૂર હોય હા બગરો ગરીબ કો બી દેના છે મંદિર કો બીતે રાખના છે પર મંદિર માં સબકો જટ્ર કરને કે લિયે તેય દીવાર પર મંદિર માં ધર્મ ભાવના ટકી રહે બસ આ દેખા કે જ્યાદાતર કે મંદિર મેં દેયા જાતા હૈ ઓર કે કે આ કંટ્રોલ આણ નગર પર ઓર જાતા હે જાતા હે પર દીયા પડાય કાયરો જાગૃતિ વધે સતો ફરીકાડે સિંધો ફરીકાડે બીજી ફરીકાડે દાદા એ વખતે અહંકાર નહી હોય તારે સત્યુગ માં અહંકાર ના મૂકી રહ્યા છે પણ અહંકાર બહુ સુખમાં છે તો અહંકાર નુકસાન કરે ના ના તો તારા આંટીન પૂજી આવું અહંકાર એની બુદ્ધિ પ્રમાણે પૂછો આ સરળ છે બધારે સિમ્પલ અંદર છે અહંકાર કે દબાય ને પગ પ્લીઝ પ્લીઝ કરે શું કરે પ્લીઝ પ્લીઝ સત્યુ પર કાપી નાખે ટુકડા ઊંધું થઈ ગયું સત્યુ એટલે કરે ને કરે ને એવા માણસો બધા હોય અને અત્યારે ઘર ના છોકરા લઈ જાય છે મારા જતા લાખ લાખ એ કેટલો નિયમ છે ત્યાં છત પાછે અર્ધા આરામ અડધા આરામો એક પાછા ને છ પાંચ એક આરા માં દસ લાખ વર્ષ થાય પણ આખું ચક્કર ને દસ લાખ વર્ષ બીજા દસ લાખ વર્ષ ચક્કર પૂરું થયું ને આરો અડધા ને કે એના પાસે છ ભાગ કરે છે અડધા ના જ આરો કહેવાય છે બીજા બધા ટુકડા થતા એટલા પછી વાત કરીએ અડધા ગણાય મહિના હોય શું ખબર હોય ચંદ્ર હોય મહિના ની ગતિ ને વર્ષ કરતા હોય ચંદ્ર ની મહિના ગતિ ને વર્ષ કરતા હોય એવું નથી રસ્તે મોટી જવાય બાવે હા આ ક્યાં કામ કેલે તો 5000 રૂપિયા લો ઇતકે સત 10 લાખ રૂપિયા ની કે વાત પાંચ કે રૂપિયા રખે દે જો અંદર જો કે તે આયા ચાવાણી આ ગારી આ આજ સમજજે કે બધા ને તીસંગ રહેલે તસ આ આ દિન આ કેને કી કતલે આ કેને આ લઈ તો દરબાર ના કે છે હા સર્વેટલા કે માર્ગ જુદો ને દાદા માર્ગ તો જુદો ને વ્યવહાર જુદા માર્ગ તો એક જાય મારી ને કેવું છે ને દ્રષ્ટિ ઉઠી આવી દ્રષ્ટિ જો મળી ગઈ અમારી વાત જોડે તેના સંકેત આ બાજુ હોય લઈ નો હોય દાય ના અને <coughs> <coughs> <coughs> <coughs> <coughs> આત્મા પ્રાપ્ત કરે છે તેનું કામ થઈ ગયો છે આપણે કઈક નવી જાત નો દિવસ થઈ ગયા છે શું કે છે નવું લાભ कर नाम गोत्र कर्म कई याद नीजु बजू भजिया याद ना होकर गोत्र बसे जगत कल्याण भावनाता होने जगत कल्याण भावना આ બધું ના થાય એ માટે બીજું શાસ્ત્ર માં આવે છે ને વીસ સ્થાનક નું આરાધન જેવું આવે છે કઈ ત્રેપન શલાખા પુરુષો ના પુસ્તક માં વાંચ્યું थानक आराधन करे नामू करापा जय चिंतनकार भावना करें दादा कल्याण करने कर्म तो बंदा પછી આમ લખ્યું છે કે કિર્તન હોય ખટપટ ના કરે આપે જગત રીતે ભાવનારે અંદર પણ જગત કલ્યાણ ની પછી ના હોય પેલા પેલા આવતા કઈ કઈ બહુ પેલા હોય ખાલી તો ભગવાન ની કૃપાશ્રી દીધી ચાલી રહી છે ચા ના હોય ને આપણા માથમાં પ્રાપ્ત થયેલું ભગવાની કૃપા ઉતરી ગઈ રીતે એની ગાળું ચાલુ થઈ ગયું હવે લફડા માં માણસ ને લફડા ઓછા થાય ચાલ થોડી ઘણી શાંતિ રહે કોને થાય ના રહે એમને ફક્ત ઇન્કમટેક્સ નહીં સેલ ટેક્સ નહીં એટલી બધી શાંતિ રહે મારા ગાડું નહીં નાડું નહીં કશું નહીં પછી લાલવા કરવાની ભાગ પણ એમને કસાયો બધે હેરાન હેરાન કરી નાખે એટલે આપણે મુખ્ય વસ્તુ તમે આરોપ કરો છો જે છે તમે તે તમે જાણતા નથી આટલી જ ભંગ છે શું તમે જે છો એ જાણતા નહી હોવાથી તમને તમે આમ જ કહો છો છું તમે જ છો ખરાબ અને અત્યારે તો અત્યારે પાસેથી કોઈ બોલતા હોય પ્રવીણ ભાઈ એ મારું બગાડ્યું એની સાથે તમારે કોન ત્યાં જાય કોન જાય આજે મેં શું બગાડ્યું છે મારું નામ શું પછી નીરુબહેન એમને કોઈ ઓળખે નહી ઓળખે સેલ્ફ નથી પોતે જ જાણે અગર તો મારા જેવા જોઈ શકે દિવ્યા જાણું કેટલો ઉકળાટ રૂપિયા હોય તો આવે દ્રાસ્તો પડ્યો પછી શું થાય છે કાગળ ફોડી ચલાવીએ ચાલી રહી છે આપડે કેવા ચલાવી તો તમે આ બધા એમ કે છે મે આ કર્યું મેં તે કર્યું નથી અને ખરેખર હકીકત માં તમે કશું કરતા નથી એના ચાલી રહ્યું છે ચાલી જ રહ્યું છે આ બધું ખરાબ હતું મનુષ્ય પછી ખોટ જાય તો આપડે કેમ થાયું મારા ગ્રહો બધા છે ભગવાન રૂટ્યો છે એ રીતે શાંતિ થાય શાંતિ આપડે જે પડીલું અને અત્યારે જે સુખ ચાખો છે ને એ તો કલ્પિત સુખ છે કેવું છે કલ્પિત સુખ એન્ડ વાળું અને નિર્વિકલ્પ સુખ પરમાનન્ટ બધા પર જવાનું છે બેઠા હોય મન તો મેં કયું શેરખાણી આવી તમને બધું આવી ગયું તમારી કઈ જરૂર નથી તમે નિરાશ ગયા પોચ નહી જમતા કે મારી અક્કલ કિચ તારા આકલ નો કોસડો કર્યું કે આ બારદાન વેચવા જશે ચાર ભાઈ અકલ વાળું તો કોટુ કેસને તે 5000 રૂપિયા જમતા નથી તે 5000 તમે જમો એમો એમનું હિત છે તું તે તી બેનો ઈરાદો શું છે બેનો શું ઈરાદો શાંતિથી જમાલે 35 રૂપિયા તમારી એક દાડો તો 35 5000 જમશે તમા બી તે સુ મૂળમાં ખોડ્યા કારણ કે રોજ ક્યાં કે ભજીના ભજી વાતો કરતો હોય છે મારું ચિત્ર સેક્રેટરી જોડે વાતો કરતું હોય છે અહીંયા આગળ હું જમું છું તમે આ તો ચિત્ત ને એપસન્ટ રાખશો તો હાર્ટ ફિલ્ડ થઈ જશે પછી જરાક રસ્તો દેખાડ્યો ધીમે ધીમે થાય છ મહિને આગે પડે એમને લુ પડી ગયેલું લઠ્ઠુ પડી ગયેલો બુછ તમે અહિયા બેઠા છો ધંધા જીત તો પછી અહી શું કશું કામ કરતું નથી ખાલી રઘવાટ જ છે શું છે અનંત શક્તિ વાળો અહી આત્મા બેઠેલો જ છે આથી બધી શું થઈ જાય છે શું થઈ જવાનું છે આત્મા પરમાત્મા બેઠેલો છે